ધ્યાન બેસી ને તો એક કલાક બેઠું છું એક કલાક બેસે છે એમ માં ભગવાન ના ધ્યાનમાં બેસે ભગવાન ના આપણા શરીરમાં ધ્યાન માં બેસે છે ભક્તિ વધારે છે ભગવાન પર નથી કે એના પર પ્રીતિ છે ભગવાન પર પ્રીતિ નથી જેની પર પ્રીતિ વધે ત્યાં એકા કરતા રહેતી વધારે લક્ષ્મી નો સંસાર મોહુ શું થાય તારે મોહ બધા લક્ષ્મી નો સંસાર ના થાય છોકરા અટક્યા છે ત્યાં શું કરીએ કે કોઈ ચલાવતાની જરૂર નથી લક્ષ્મી એટલું લાવતી હતી દાદા લકી રાખવા નથી થતા મો રાખવાનું વાંધો હમ દીસોને જલ્દી બોલાવ તો આવતા નથી કે હવે લ્યાની દૂધીન વિધી કરવા બોલાવ તો આવતા નથી કે છે તો ફીસ ફાટી ગાળી એક પછી ગણવે હવે તો મંતિ રાખવાની દીતી ગંદરડન પડી તો આપણે પડી લખો બપ્પાને કયો કે જેસે કાલે આપ બરાબર કેવું છે ને નામે ઉપલબ્ધ ને દેખાતું લોકો સમજવાને કરી ગરીબ થઈ એ તો બદલાઈ ગઈ જય જય રામે ગોવિંદ રામે ગોવિંદ હે જય આજ એટલું કરે એટલું તમારું મારા ઓય જ દુકાનેલે નંદ દેઈ પાતા ન કેસરીભાઈ જેવા જૈન છે કેસી ભાઈ વાળા જૈન ખેસી ભાઈ ના જેવા સા આપડે ઝીંગોળી ઝીંગોળી વર્ગે ને આપડે ઝીંગોળી વર્ગેલી છે ઝીંગોડી બગાઈ બગાય čia શ્શ પ૨ચ શઊચ સિચ શાણુચ ન શળ જાણુચ શિચે ન કરણ િચર ન મિચેચ ઄ંત શિચ ન ઓણ ખજાઇ ન ખા chapters દિચં શમણ� પુષ્પાબીસ ના એ આપડે સત્સંગમાં આવતા રહેશે સાંભળતા નથી યાદ આવતા ઈચ્છા ભાવના છે ને એ પૂરી થાય એવું દેખાડશે આમ પ્રતિકોલ દેખાડજો ને કાલે આવજો ને કાલે પ્રતિકોલ દેખાડશે દેખાય દે બધું પાણી રવા દે પ્રસાદી છે જે વાતચીત થાય બધું તૈયાર થવાની જે આત્મા આપણા માટે ઉડી જાય છે ભાઈ પૂછે કે આપડે મરી જઈએ છીએ ત્યારે જે ચેતન તત્વ ઉડી જાય છે આપડે મરી ગયા પછી શરીર જે ચેતન તત્વ છે તે નીકળી જાય છે તો એનું થાય છે આ દુનિયા માં કોઈ એકાઉન્ટ રાખવાની જરૂર નથી કોઈની જરૂર ના ભાઈ વસ્તુ જતી હવા હશે કોઈ કાદવ લડે નઈ અને ગંધ માં રહી પસાર થાય તો ગંધાય ન પોતે પાણી રહીને પસાર થાય ના થાય રાત્રે ગાડી ચાલતી હોય ગાડી જીવડા અથડા ખબર ના પડે રાત્રે નઈ પછી લાઈટ ગરી તો ખબર પડે એ રીતે આપડે માણસો ને પાપ લાગતું દેખાતું નથી ઇન્ડિયા ના લોકો લાઈટ દેખાય છે કારણ કે પડેલા કરેલી અંધારું નહીં આવડાવે દેખાય ને એટલે વાંક એવું છે એ પ્રકાશ આવો નથી આ દેખાય તેવો પ્રકાશ નથી હા બે દેખાય તે પ્રકાર છે એ જતી આપડે ગાડી જતી હોય અને વાદરા છે ને કાદવ ને ઘંટાતા પાણી નડે એ અદ્વા ઘર થાય ખરું કાદવ ને કાદો વાર થાય અદ્વારા કોઈ કાપી નાખતો બડે છૂટું પડે ઘણા વર્ષો પેલા વેસ્ટર્ન કન્ટ્રીઓમાં આખો જેલ કર્યા પછી એકદમ આખો તૂટી ગયો કશીક વસ્તુ નીકળી ગયે એમ જે ટોળ જીલ્લા વિશેની હિસ્ટ્રી અત્યાર સુધી છે પછી એ લોકો પેલા પૂછે છે કે એક વખત ઘણા વર્ષો પહેલા એવો એક પ્રયોગ કરવામાં આવ્યો જીવતું રાખ્યું જે મરી જવાની તૈયારીમાં હોય ગોળો આખો સીલ કરી નાખ્યો કશું એમાંથી બહાર આવી ના શકે જઈ ના શકે એ રીતે પછી એ લોકોએ એવું ઓબ્ઝર્વ કર્યું કે એમાંથી પેલા જીવ ને કાઢીને વજન કર્યું તો કેમ જીતા જીવતું તું ત્યારે વજન કર્યું એના કરતા મરી ગયા પછીનું વજન ઓછું થયું હા એટલે આવું આટલું જ લોકોની પાસે છેલ્લા છે આત્મા નું ના આત્મા નું વજન જ નથી જોડે બીજી ચીજો ગઈ તેનું વજન અને જોડે બીજી જોડે બીજી ચીજ જાય છે એક તો પોતે મૂળ ચેતન પછી બીજું કાન દે પ્રાપ્ત હોય છૂટવાનું હોય બે સાથે જ હોય એક સેકટ એ પછી ભૂલેવું ના પડે બી ગમે ત્યાં આજે હાથમાંથી બીજા ડે માં યુનિ માં જાય છે તો ત્યાં એને એક ગામ માં જાય કે બીજા ગામ જાય કે બીજા દેશ માં જાય બીજા દેશ માં અમેરિકા જેટલો લોબો થાય આપડે ત્યાં ભૂત નહિ પણ પ્રેત ભૂત કોને વસ્તુ નથી ધંધો છે ના ફાવતો હોય તેલ કાઢી નાખે ફાવતું તેને આપી દે અને ભૂત ને રહેવાનું સર મંદિર હોય બીજી હોય એ જગ્યા હોય ને તે રૂપે આવે ને આવે અને પ્રે ચોરી કેવી હોય અહી નીકળ્યું પછી એને દંડ દંડ ની ખાતર બીજી જગ્યા ના મળે દંડ વાત ના રહી ગઈ એના રજની ખાતર શું કરવું એટલે ભૂખ લાગે એટલે શું કરવું પડે બીજા ના દેહ માં પેન ખાવું પડે ઊંઘ લાગે તરસ લાગે બધું લાગે ના પ્રેત કેવાય છ મહિના બાર મહિના પૂરી થઈ જાય જાય દાદા એ દેશ છે હિસાબ વગર તો બીજા ના દેશ જવાય નઈ ને દલાલની જરૂર નથી કહીશું વર્ગના જરૂર નથી કહીશું ઓર્ગનાઇઝ છે પૂછે છે કે જીવો ની જે ટોટલ સંખ્યા છે એટલી જ રહે કે ઘટવત થાય છે દેવગતિ જાય કે મોક્ષે જાય તો સંખ્યા જીવો ઓછી થઈ જાય જેટલી ચીજો છે ને આનું આનું પણ પરમાણુ જીવો? છે મૂળ આખું જગત બધ પ્રમાણ થી ભરેલું છે તમે ભૂત ની વાત કરી પ્રેત ની જણાવી પ્રશ્ન એક દિવસ હવે ગંગા નદી કિનારે બિહારમાં પટના માં ગયેલા અમદાવાદ સુધી લઈ આવ્યા ત્યારે અમદાવાદ માં સાધુ એને તારીખ કરી આવી ત્યાર પછી ભૂજ જતું રહ્યું આવું કેવી રીતે બનતું છે આ હકીકત મારી જોયેલી વસ્તુ છે એમનો એક પ્રસંગ કે છે एक एचे तो मा मा पटना गया से, ने बदा, गंगा नदी पर एक मित्र अचानक भूत वर्ग बदाने लगे तो एक गुजराती बोली शक बीजू कहीं जरतु ना તો એ છે તો બીજી ભાષામાં બોલવા માંડી હિન્દી માં અંગ્રેજીમાં બોલવા માંડી અને પછી ભાગાભાગ કરે તે પરાણે અમદાવાદ લઈ આવે ત્યાં સુધી એને સાચવી સાચવી પડી પછી અમદાવાદ માં એક કોઈ સાધુ મહારાજ હશે એને કઈક સારી કરી આપ્યું એ બાંધ્યા પછી એને સારું થઈ ગયું જોડે જતા એક બે મહિના સુધી જોડે જતા બધું જોયેલું જાતે નજરો નજર વાત કરી દઈ એની જોડે પછી ઇંગ્લિશ માં જ બોલતા હતા પેલા મૂળ છોકરીને તો આવડતું જ નતું ઇંગ્લિશ અને પોતે સ્ત્રી હતી પણ વાત કરે ત્યારે પુરુષની જેમ જ વાત કરેલા ભડકવા જેવું આટલું ભડકવા જેવું નથી કોઈ જાત છે તમેજો માલિક સ્ત્રીઓ તો રાખે જતા હોય છે પુરુષો એકસંધા પાટીદાર હતા કરાદા આવો હું કે સિંહ નો ભગત છું એની દીકરીઓ કે અમારે પાત્ર બોલાવડાવી ઠેર છે ઠરેલા છે તેના માટે ઠેર ના થઈ રહે વડોદરા માં જેમ બધા ગાડીઓ બેસી ગયા એમને અને પર મુંબઈ આવે છે નમસ્કાર કરો રૂમ મળે તમારું નામ નહીં અહિયાં તમને દેખાડે અહી આવડે આવડે દેખાડે એ લોકો આવું આવું કરવું છે એમાંથી છૂટવું છે ધંધો કરનારો તો તો મે રાખ્યો નઈ તમારે ઉપરી હું છું વડે કોઈ છે નહીં આ બધા ઉપરી હું ખરો પણ મારું કઈ વડું ને એટલે ભય નહીં રાખવાના થઈ ગયા મસ્ત થઈને ફરે છે મારા જ મસ્ત થઈને ફરે છે ને આપડા ગાદી પતિ વૈષ્ણવ ગાદી ના વૈષ્ણવ ગાદી ને ગાદી માં આપડા હીરાબા અત્યારે ક્યાં છે એ કેવાય નઈ ખ્યાલ નહ હોવાથી કહીએ ન એનું કહીએ થોડા થાય છે લે લાઈ હોય છે ને નિરંતર છે કલાક દુનિયા આવડી નથી આપડી આવી રીતે પંદર દુનિયાઓ છે એ બધી ભેગી કરે એમાં સરખો સરખો રહે છે વ્યવહાર માં એક જીવ ઘટતો નથી વર્તન સૂર્યનારાયણ ચંદ્ર તારા જેમ જેમ વખત મળતો જાય ટ્રેનિંગમાં આવતા જાય એમ ભારતી બેન પૂછે છે કે અવ્યવહાર રાશિ માંથી વ્યવહાર રાશિ માં આવવા માટે એ લોકો સુ ઈચ્છા કરે કે એમને વ્યવહાર રાશિ માં શિક્ષણ દેશ માં કેટલો પ્રેરણ કેવાય કારણ દેશ કાકા પૂછે છે કે કારણ દેહ ને કેટલો ફરક બે સરખું જ કેવાય કારણ ઇલેક્ટ્રિકલ બોડી બીજું કઈ છે નહીં આ દેહમાં સંસારમાં રહેવાના છે ઇલેક્ટ્રિકલ બોડી જોડે હોય છે ઇલેક્ટ્રિકલ બોડી હોય ને મેં મેં મેં કામ નામ જાય ઇલેક્ટ્રિકલ બોડી તમને જો સેકન્ડ લોક એટલે પણ એને પૂછું કે કરે છે કારણ કે શું કહેવાય બરાબર એટલે બોડીને શું કહેવા માંગે છે કે પૂછો કે ઇલેક્ટ્રિકલ બોડી એટલે શું કહેવામાં આવે છે ઇલેક્ટ્રિકલ બોડી એટલે શું આ બધા જે ગરમી હીટ છે ને બધી ઇલેક્ટ્રિકલ બોડી છે ચાલુ જ રહ્યા શ્વાસ ગયો ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રિક બોડી ખાવણ પચાવે લોહી નીચે ઉતાર ઇલેક્ટ્રિક બોડી કરે ખાવણ પચાવનાર ગુસ્સો ગુસ્સો બધો ઇલેક્ટ્રિક બોડી ને એમ કેવા માં આવે છે કે આપડે કોઈ વાયરસ અંદર લઈએ બાર ના જંતુ આવે પ્રેક્ટિકલ ભાષામાં બારના કેટલા જંતુ અંદર આવે બેક્ટેરિયા વાયરસ એ બધા આપણા શરીરમાં જાય છે શ્વાસ માં ખાવા ગમે તેમાંથી આપણા શરીરમાં પાછા એવા રેજિસ્ટન્સ પાવર ઉભો થાય ને એની જોડે ફાઈટ થાય પેલા ને મારી નાખે કેટલા મારા જીવન કરવા માટે પ્રભુ ભાઈ પૂછે છે તો પછી એમાં આપણા મહિલાનું શું થાય આપણા મહિલા આત્મા નું શું દાદા આ તેજ શરીર શ્વાસોશ્વાસ થી શરૂ થાય તો પેલા અંદર ના પરમાણુ ઓ બધા ફરતા હોય ગતિ હોય એક આમ ને એક આમ કે પછી ઇલેક્ટ્રિસિટી ચાર્જ થઈ જાય જાય બંધા તો આપણા દેહ ની અંદર વાપરનારા કેટલા જીવો બધા બહુ જીવો હોય આપડે આ એક આત્મા છે બીજા આત્માઓ બધા વાપરી જાય ને એક બે માં તો કેટલા એક બે કેટલા આત્માઓ વાપરતા હોય હા એનો ઉપયોગ એટલે એક થોડું ઇમોશનલ થાય છે નેજારો થી મર્યા નું એને પાપ લાગે છે ગાડી ઇમોશનલ થાય તો શું થાય ગાડી ઇમોશનલ માં રહેશે ઇમોશનલ થાય શું થાય કેટલા ગ્રહો ચંદ્રો ઉપગ્રહો એમાં પૃથ્વી પર ઓક્સિજન છે પૃથ્વી પર જીવન છે બીજા કોઈ ગ્રહ પર જીવન છે જ નહીં એવું ક્યાં પૂછે કે પૂછે છે કે આપણા પૃથ્વી ઉપર આપડી પૃથ્વી ઉપર છે બીજે ક્યાંય નથી કોણ ક્યાંય એવું પ્રયોગ એવું છે એટલા બધા સાયન્ટિસ્ટ પ્રયોગો કરી દે છે શું આવી પંદર પંદર દુનિયા છે મનુષ્ય લેવા લાયક જઈ શકાય નહીં અરે સાયન્ટિસ્ટ ના આવડે અરે આમાં શું વાત બધું સાયન્ટિસ્ટ કઈ બહુ મોટી વસ્તુ છે પૂછમ કે તું શું છે લાઈટ આપે એમ બોડી દુનિયા કેવાય જીવતા જ હોય વિમાન છે એની અંદર સૂર્ય